એ આવો આવો મારા વાલકુડા એવા ટાબરિયાઓ મારા નાના નાના ભૂલકાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો વેરાવળમાં બેઠા બેઠા અદિતિ વાર્તા સાંભળે છે અને આમ દૂર દૂર કેનેડામાં બેઠા બેઠા જયેશ વાર્તા સાંભળે છે આવો આવો અદિતિબેન જયેશ ભાઈ આજે હું તમને બધાને છોકરાઓ એક સરસ મજાની વાર્તા કહું છું એક હતો રાજા અને એક હતી રાણી એને બે નાના દીકરા હતા થોડા વખત પછી એને એક રૂપાળી સુંદર મજાની કુંરી જન્મીઓ દેશના મોટા મોટા માણસોને અને બધી મારી દીકરીનું નસીબ કેવું છે પરીને આ વાત કહેવાનું મન તો નહોતું હો ભાઈ પણ રાણીએ બહુ જ આજી કરી રાણી કેમે જવા દે નહી એટલે પરીઓએ કહ્યું કે તમારી કુંવરીને લીધે તમારા દીકરા પછી તો અદિતિબેન ત્યારથી રાણી બરાબર ખાય નહીં પીવે નહીં છાની માની બેસી રે રાજા કે રાણીજી બોલો શું થયું છે તમને મોઢું કેમ ઉતરી ગયું છે રાણી ખોટું ખોટું કે તળાવમાં જોડ હીરાની બંગડી ઘડાવી તોય રાણીજી ખાય નહીં પીએ નહીં રાતે પાણી રોયા કરે હો છોકરાઓ પછી તો જયેશભાઈ રાજા કે રાણીજી વળી શું થયું બગીચે ફરવા ગઈ હતી સાડીઓ આવી તોય રાણી ખાય નહીં પીએ નહીં ડળક ડળક રોયા કરે રાજાજી કે રાણીજી ખરેખર તમે કઈ વાત સંતાડી રાખી છે સાચું કહો શું થયું છે નાના નાના એ તો બને નહી પછી બે જણાએ નક્કી કર્યું કે જંગલમાં એક કિલ્લો બંધાવીને તેમાં મણી માળાને રાખવી રાજમહેલ પાછળ એક મોટું જંગલ હતું ત્યાં મોટી મોટી દિવાલો વાળો એક કિલ્લો બંધાયો અને રાજકું કું એટલે મોટો કુંવર ગાદીએ બેઠો અને રાજા થયો એક દિવસ એને પોતાના ભાઈ ને કહ્યું બેન મણી માળા બિચારી બહુ દુખી થાય છે ભાઈ નાનપણથી જ આ કિલ્લામાં એને શા માટે પૂરી છે ભાઈઓ ઉપર ઘણું ઘણું હેત વછુટ્યું પછી ત્રણેય જણા વન માંથી રાજધાની તરફ ચાલી નીકળ્યા રસ્તામાં કેટલા ફળ ફૂલના ઝાડ ને કેવા રૂપાળા પંખી નજરે પડ્યા મણી એ તો એવા પંખી કોઈ દિવસ બિલાડીને પણ સાથે લાવી છે હોય તો એક ઠેકાણે એને જોયું તો મોર કળા કરીને નાચી રહ્યો છે એના સુંદર પીછા સૂરજના તેજમાં ચડક ચળક થયા છે મણી મણીમાળા તો ને પછી બોલી ઓહો કેવું પ્રાણી નથી એનું નામ મયુર તરત જ મણિમાળા એ હઠ લીધી કે આ મયુર બહુ સુંદર હું પરણું તો એ મયુરના રાજાને પરણું બીજા બધા મારા ભાઈ બાપ એના ભાઈઓ કે અરે બેન ગાંડા જેવી વાતો કા કરે માનવી તે વળી પંખી પરિમાળા તો એક જ વાત કે પરણું તો એ પંખીના રાજાને જ પરણું ભાઈઓએ નક્કી કર્યું કે ચાલો ત્યારે મયુર રાજાને ગોતી બહેનને કે બેન અમે જાશું મયુર રાજાને ગોતવા તું અહી રહી રાજપાટ સંભાળે પછી ચિત્ર પોતે જ બેઠી હોય ને એવી લાગે હો હમણાં જાણે આંખનો પલકારો મારશે ને એના હોઠ ફફડશે છબી લઈ બંને ભાઈઓ મોરને દેશ જવા નીકળ્યા તબડાક તબડાક તબડાક તબડાક તબડાક પણ ક્યાં એવો હશે મોર દેશ કોને ખબર બે જણા પહાડ કેટલા બે ભાઈ રસ્તે ચાલતા ચાલતા વિચાર કરે છે કે મયુરો રાજા નહીં મળે તો તો આપણી બેન પરણ છે નહીં એટલા માટે અવાજ સંભળાયો જુએ ત્યાં તો આકાશમાં ટીડડાના ટોળે ટોળા જોયા છે એટલે એક ટીડું કે ચાલો તમને એ દેશમાં અમે લઈ જઈએ પણ એ તો બહુ જ છે તમારાથી પહોંચાશે બે ભાઈઓ પોતાની બધી વાત કરી એટલે ટીડ બધા ભેગા થયા છોકરાઓ અને અદિતિબેન આમ નેવું હજાર ગાંવા ઘેસ ત્યાં જઈને જુએ તો ઠેક ઠેકાણે મોર ધરતી ઉપર મોર આકાશમાં મોર ચાલો તમને રાજા પાસે લઈ જામ રાજ દરબારમાં જઈને જુએ ત્યાં તો બરાબર માનવી જેવા માનવી જ બેઠેલા એ માણસો નો પોશાક મોર પીછાનો બનાવેલો દેખાવી રહ્યો છે નાનો રાજકુમાર રાજાને નમસ્કાર કરીને બોલો ભાઈ અમે આપને એક ચીજ બતાવવા આવ્યા છીએ એમ કહીને પોતાની બહેન મણી માળાની છબી આ રાજાની આગળ ધરી છબી જોઈને મયુર રાજા તો એટલા ખુશી થયા કે એ તો બોલવા માંડ્યા કે ઓહો કેવું અમારી પોતાની બહેનની છબી છે આ મારા મોટા ભાઈ છે આપની જેમ જ એ પણ એક દેશના રાજા છે એ સાંભળીને મયુર રાજા એ બેઉ બહુ જ મહેમાન કરી પછી એ તો બોલા કે પરણું તો આપની બહેનને જ પરણું બીજી બધી માં બેન પણ યાદ રાખજો જો તમારી બહેન નું રૂપ બરાબર જેવું નહીં હોય તો હું તમને મારી નાખીશ યાદ રાખજો ભાઈઓ કે ભલે પછી તો બેનને તેડવા પોતાના રાજમાં માણસો મોટલા ત્રણ દરિયા વળોટીને મયુર માણસો મળી મણી માળાને દેશ પહોંચ્યા મણીમાળાને માટે એક સુંદર હોળી સાથે લીધેલી હો નૌકાળાડી લીધેલી બીજી એક બુઢી નોકરાણી અને એ બુઢીની એક દીકરી પણ સાથે હતી હોળીમાં બેસીને મણીમાળા વિચારે છે કે ઓહો ક્યારે મોર પંખીના દેશમાં કોચું બુકરાણીના મનમાં થાય છે એની મણીમાળા ને શી ખબર ભાઈ એક રાતે મણીમાળા સૂતી છે એની સફેદ બિલાડી પણ એના પલંગ ઉપર સૂતેલી એ સમયે બુઢી નોકરાણી અને એની દીકરી બેઉ ઉઠા બેઉ જણાકુરીનો પલંગાડ્યો રાજાજી પાલખી મોકલી રસ્તામાં બેઉ ઝાડ ઉપર હજારો મોર બેઠા બેઠા માથા ઊંચા કરીને જોઈ રહેલા કે ઓ કન્યા આવે ઓ આપણા રાજાની રાણી આવે એટલામાં જળક જળક થતો પોશાક પહેરી અને બુધીની હોડીમાંથી બીજો મોર કે અરે રે આપણા રાજાજીની દાસી શું આટલી બધી કદરૂપી હશે ત્રીજો મોર ચીસ પાડતો આવ્યો ભાઈઓ ભાઈઓ અરે આપણા પેલા એક વાર મને રાણી થઈ જવા દો પછી તમારી વાત છે કન્યાનું રૂપ જોવા મયુર રાજા પણ આવ્યા એને તો કન્યા ને જોઈ કે તરત એનું મોટું રાતું ચોર થઈ ગયું રાજા કે મારી બે ભાઈ ને બંદીખાના સાત દિવસ પછી ગરદન મારજો સાત દિવસ પછી રાજકુમારો કાંઈ એ ભેદ સમજ્યા નહી અને અફસોસ કરવા લાગ્યા આ તરફ મણિમાળાનું શું થયું એનો પલંગ તો તરતો તરતો ચાલો મણિમાળા અને એની બિલાડી બે બાજુ તો ઊંઘતા હતા थोड़ी उका मोटा -मोटा क्या होना क्या, क्या, क्या पलंगली पानी ती जाए चार तरफ मोटा मछला एवं मोटा मछला के आखा पलंग ने गी जाए બે દિવસ સુધી પલંગ પાણીમાં તણાતો ગયો છેવટે પલંગ એક મછવા સાથે ભટકાયો મારના મચવા સાથે મછવા ઉપર એક ડોસો બેઠેલો હાથી દાંતની નકશીવાળા એ પલંગ ઉપર રેશમી પથારી અને એના ઉપર આવી દેવાંગના જેવી સ્ત્રી જોઈને ડોસાએ એને મચ્છા ઉપર લઈ લીધી ખાવાનું આપ્યું મણીમાળા ખાય પીને તાજી થઈ એને બધી વાત ડોસા કઈ કહી ડોસો કે રો નહીં મચવા માં શહેરમાં મોકલે અને કે રાજાની થાળી ઉપાડી લાવજે બિલાડી તો રોજ દરબારમાં જાય ખાવાની તાળી તૈયાર થાળી તૈયાર થાય રાજાજી જમવા પધારે ત્યાં તો બિલાડી થાળી ઉપાડીને ગાયબ ભાગી જાય સંતાઈ ગયો બિલાડી થાળી ઉપાડીને ભાગી એટલે રસોઈ તો પાછળ પાછળ ચાલ્યો ને મછવા માં સંતાઈને જુએ ત્યાં તો બધો ભેદ સમજાયો રાજાજીને એને બધી વાત કરી राजा जी त्रे जना चो कर चित्रेली राजकुमारी अरे छबीना करता तो के रूपा टगर टगर टगर टगर राजा जो रो राजकुमारी हस्ती हस्ती अबोल उभी रह અને જયેશભાઈ રાજા કે બોલો કુમારી કયો તમારો દેશ શી રીતે અહીં મણી મણીમાળાએ બધી વાત કહી રાજાએ બંદીખાનામાંથી રાજકુમારોને તેડાવ્યા આજ બરાબર સાતમો દિવસ છે ને રાજકુમારોએ જાણ્યું કે હાય હાય મરવાનો સમય થઈ ગયો ત્યાં તો માણસોએ આવીને સલામ કરી ગાડીમાં બેસાડીને રાજા પાસે લઈ ગયા જઈને જુએ ત્યાં તો બહેનને દેખી राजा मणिमा परु नौकरणी कदरूपी छोड़ी क्या क्या पलायन करता आती का हूँ तदा ने बीजी सरस मजानी की वार्ता कही शो भाई आउ जो।